મોહ ને રહી ને જગત માં મીઠાશ હોતી હશે જ્ઞાન ને છોડાય છે તેર જાય ને ત્યારબાદ પાંચ પચાસ છે તે રાજા સાહેબ બીજી સાથે ભાઈ ખૂન કરવા હોય કોઈ કોઈ રીતે આ બધા ચિત્રપટ્ય દેખાય બધું આ જગ્યા હું બોલું છું ને ચિત્રપટૃશ્ય દેખાય બધા હવે બધું શીર છે પછી ફસાયા પછી એનો ઉપાય નથી એને ચેત ને અમે તેને કર્યું છે કે છૂટી ના હવે જ્ઞાની મજા છૂટી જ ના મા ખાવા દે માધી વાત છે ખારો છે ચક્રવર્તી થાય દેખાડે હે આ તો લોકો ચક્રવર્તી થાય ઈચ્છા માં ભાવ થાય અને પદ જ નથી બૌ અઘરું પક્ષ છે એક હોય છે તો ઢેસ હજો તો કરાવડા ણી જો તીર્થ છે રાજા દ તો રાજામાં મોઢા કરેલા ના આવે આ તો તમે મોડા તમે ઘરે જાઓ ઘરેલો જુઓ ને અને કેટલીક તો ખૂન કરવા પડતી રાણીઓ પુઠ્ઠી થાય એ જોઈશી રાજાની પરિષ્ટ નથી પણ હું એમાં રાજાનું ગયું ને તું તું રોડીશ ને પણ હું પણ મને રંડાઉ એવું જગત નથી એ વાતો પણ એમને તાદર્શ્ય દેખાયા બધું કરે છે કેવું મોડું ચઢેલો છે એના રાજાઓ કેવી ફુસા આજે દેખાય રાજા ને ફસામાણે દેખાય રાજા જીવન થાય છે તે હું દેખાય बदा ज्ञे ज्ञे ब जानेजरु आगे केवल ज्ञान समझ में आयु जो आ બટ એનું જ્ઞાન અમુક ફળ ઉધી લઈ ગયું કે અમુક વસ્તુ અમને ખુલ્લી દેખાયા કરે ખુલ્લી આ દે વાતન કર્યો છે ને કે તાગ્રસમ દેખતા હોય એવું રીતે વાત કરી અમેળા ડાકલો તમને કહેતો કે યાર તાગ્રસમ દેખતા હોય રીતે વાત કર તમે ગણું આ બાજુ જોઈન વાત કર અમેળા ડાકલો પૂરા નહી આવતો અમને દૂર દૂર દેખાય તો હર જોઈ હે તમારા ગામ માળા પન છે એ જોઈને અમને થોડું થોડું દેખાય ત્યારે પારા એક વાણી જીતી હોય તો મારા મુશ્કેલ થઈ પડી જાય જીતાય નઈ મદદ પડે પાછળ પડી ગયો મતદારો આવે વાહનો ખખરે મતભેદ નહી સમજતો નથી મતભેરા મારે તો મધ્ય શી રીતે આવે પણ હું આવે પેલો તારો ચાલુ છે સ્પંદન છે આ વાતા અથડાઈ છે સ્પંદન છે જોડે છે આવું બોલે આપડે તો ખરાટ ના દાદા ના ખસરાટ માં કોઈ તારે કોઈ જોયા ના હોય સ્વપ્ન ના આવ્યું ખતરાટ છે એ ખતરાટ તો આપડી જોખમદારી પણ ખગરાટમદારી છે चा ना कई काम तो हे निम ने बात तो नहीं होगा कहू व्यवस्थित માટે તમે ધીરજ પકડો ને કઈ ધીરજ પકડો તમારે દાડો ખબર અને આ પુરુષો ભૂલી જાય અને આ સ્ત્રીઓ આખી જિંદગી રહેશે પુરુષો ભૂલી જાય ભોળા ભત્રીકતા હોય મોટા મન ના હોય અને આ તો તમે કોઈ શ્રીકેશ કોઈ કાજે લાગેલો છે મારે કાજે લાગેલો કહી દેવું દહર છે બાપુ મોટો દહર નો પરિણામ થાય એને રાખી દેલા છે બધી ચીજ ફેડી જાય ને અમની ચીટ ના ચડે અમને તો ફિલ્મ આપડે આપી ગયા ચાલ્યા પુરુષો બઉ લખ્યું છે કે રમા રમાડવી સેલ્ફ છે વીખલી મહામુશ્કેલ છે માટે આપડે બાપા બાર માં રે બાકી બાર માં રહેવું જોઈએ વારે शाक टाड़ू चाल थी कायदा शाक टाड़ू थेदाधीन अंतना बात कराक रोज गरम होता बहुत सरस लगे અચા જરાક ઠંડુ થઈ ગયું ને એવું વાત કરીએ તો માનપણ થાય છે બધું કામ પેલા એવું છે ને એમને દેવીઓ એમને જોશો તો તમે દેવ થતો રહે બાકી તમે તમે તો મરઘા જેવા રહેશો મરઘા જેવા હાથી ભાઈ મરઘા ભી બાકી એમને બેનિયા તરીકે જશે તમે બે થો ભાઈ આ તો લોકોમાં ના રાખે અમનો અમારા બધા તમે અંધારામાં પૂછો દાદા ખરાબ છે આ દાદા નું ના માં પૂછી આ બધી અમારું આવતા પણ થઇ જાય એટલે આપડે નહી કે સેલ્સ ને સારો રાખો એમ પાસે દેખોડો હોવો જોઈએ થોડો ભાવ વધાર આપી દે એ રીતે આપડે ઢીલ તો કરવું છે ઢીલ કરતા હોય તો થઈ ને આમ કાપડ ના સેલ્સમેન થાય ફર સેલ્સમેન થાય રેડિયો સેલ્સમેન થાય એને સુધાર ઘર આવડતું નથી જગત છે એટલે આ કામ કરી લેવા દેખાય એટલે આ જ્ઞાન તમે લઈ લો કઈક ટાઈમ આવે એના મામી ને કઈક આપી દેવાનું બીજા મીઠું સભાઈ કડવું ફળ આવ્યું હોય મીઠું કરતા આવડે અમને શું નાખીએ તો આ મીઠું મીઠું થઈ જાય કેવું હોય ને અમારે કડવું ફળ હોય ના ત્યારે કરવું આવે છે એકાદ પદ બોલાય ને પછી આપડે खरु नवनीत आ तो ध्यान थी।, थी जाए प्रतिकमण करे पास धर्मध्यान मई गये प्रतिकमन थे प्रतिकमन तो रोक चालू थी गयस्व रीते તો ત્યાંથી જ ભગવાન પદ જ ગણાય લખાતું નથી ચોપડે નઈ રખાય કેવું સર એટલે સુધી પદ આપડે આપેલું ભગવાન પદ તમારા આપેલું છે તમને જે વાપસ માં આવડે એવું વાપરજુ કેવું હવે તો આપી શું થઈએભાઈ ને આપડે ઉધાર ના થવું જોઈએ અને તમે તે પદ માં પ્રતિક્રમ કરવું પડે એટલું જ બીજું કશું નહીં વધારે તમારા જેટલા સંસારી લાભો ના પ્રાપ્ત થાય તમે સ્વાભાવિક થવું જોઈએ આપડે કશું કરવાનું નહીં ને તું તો શુદ્ધ આત્મા થઈ ગયો તારે નવરીને કેવાનું પ્રતિક્રમણ કરે તેવિક્રમણ કેમ કર્યું શું કેવાનું આપણે તે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમ કેવાય કેવું દ્વા આપ્યું હોય આપડે નથી કારણ કે પંદરે પૂરા કરે છે ભાગીદાર એવા હતા તો એમને કેતો પંદર પૂરા કરશો તાકી એવું તમને લાગે છે તમારો લોભ તો અટકાવવામાં આવી ગયો માટે જો હજુ સંસાર ભોગવાની ભૌતિક સુખ ની ઈચ્છા છે તો હે કરતી હોય અને પાંચ છ હજાર બે વર્ષ આવતા ભોગવવા હોય તો દાદા ભેગો ના થઈ પહેલે જ કહી દઉં ચેતું પછી તું કહું હવે મને છોડો આ પંદર ભાવ માંથી નહી છુટાય કારણ કે સાંભળવા આવે એવું આ વિજ્ઞાન આ પરમહંસ ની સભા કેવાય જ્યાં આત્મા ને પરમાત્મા સિવાય બીજી વાત નથી સંસારી સંબંધિત પણ ધર્મ ધ્યાન સાથે આપણું આક્રમ છે ને એટલે ધર્મ ધ્યાન સાથે બેસો ને આગળ આવ ધ્યાન જોયેલો કાયદા બાદા લાગુ નથી થયા અને જ્ઞાનીકુર સ્વતંત્ર કહેવાય છતાં બધા કાયદા હોય કેવું કહેવાય કરુણા સ્થુલ કરુણા નો અર્થ કર્યો છે અત્યારે સુધી નથી થયો સ્થુલ કરુણા અર્થ કરુણા નો ભગવાન જે કરુણા રાખ્યો તેનો સ્થુલ અર્થ સુધી થયો નથી આ કવિએ કર્યો છે કે दय करुणा कहू सुन हाँ स्थूल भाषा में कहते करुणा तो करुणा नीत हो जी मतृा करुणा वर्त्या करें करुणा नीत करे छता दयाना होदा को दादा कोई मठू काफत हो दादा ने कई खतना અરે દયા બે ના કરુણા માં હોય એને કરુણા અને એની કરુણા કપાય છે તેની કરુણા છે તેની કરુણા બેની કરુણા બધા હિસાબ વધી રહ્યા છે આ બે શું થશે અને પેલા છે તો દયા એના ભાઈ સામાય ના માય દેખે તો ઓછા ને મરી જાય લોહી દેખાય છે ટીમેડ ના માટે કઈ મોક્ષ હશે લોહી કઈ આત્મા છે કેતન છે એવું બધું છે નહિ અત્યારે દયા થઈ જવાનું નથી હું દયાળુ છું મારો દયાળું છોભાવ દયાળું સ્વભાવ પછી મરઘી કાપશે ત્યાં આગળ તારી દશા થઈ આગળ મારા મરઘી કાપી તો આપડી દશાથી કેટલી થાય હું કઉ હું કઉ મને અહીં બે મરઘુ કાપવાની દયા ના આવે એને એ જ્ઞાન થી જ્ઞાન હોય તો ના આવે તો હોય તો કરુણા રે અને દયા ના રે કરુણ દયા એટલે શું મરઘાના પક્ષમાં પડ્યો વિરોધી થયો પક્ષ માં પડ્યો દયા મરઘાના પક્ષમાં પડ્યો કે આ બચ્ચાનું શું સચ અને પેલા મનમાં નિયમ મારે હોય મનમાંથી ત્યાં કરે પણ એ પક્ષ પડ્યો છે અમે પક્ષપાતી ના હોય છે શું કરું આ ઘોડાકાર કઈ જાતના ઘોડા જનાવર છું કે ભગવાને આ દયા પાડવા નથી કઈ ભાવ દયા પાડવા ને કઈ છે આપડે રાજા હોય બધા પછી આપડે ઘઉં ચોખા બનકે શું થાય એ બધા ચીડા ચીડા છે તમને સાથે દૂધી કાપતી વખતે તમને દયા ના આવે તેમ છતાં મુસલમાન જ્ઞાનીઓને દુધીઓ કાપતો હોય છતા મેં કરુણા વર્ત્યા કરુધી થઈ બધા થઈ કાપનારો જોખમદારી વાળી રહ્યો જોખમદારી કહી નથી ભગવાને ભગવાન ક્યાં સુધી જખમદારી કહી કે જે छे छे छे तो के चे, चे के चे? खाजे खोखा छे बा खाजे डर आम ना बेच कहते जीव बचाव इच्छा बहुत એટલે બે ઇન્દ્રિય થી બધા ત્રસ કેવાય છે એક ઇન્દ્રિય ત્રાસ ના હોય ભગવાન ચક્ર પછી દાયા એક પુણી પુણી પુણી માં એક એક તો આ થોડો માફી માપી હીરા દાયા ભગવાન અને તેના આજાર સંસારો કેવા થયા બાર મને કેમ કરે ભગવાન ને માગી નથી ભગવાયા બધા વીર ને ભગવાયા કેવું ભગવાયા તું વીર નો શંગાર થવાનો હવે સરસ લખીશ વેદ નું શંગાર લખી દે ને જગત કેમ ચાલે હા એવો ફોડ પાન માર કોઈ ના ફોય તો જગત કેમ ચાલે અને સાચી વાત ફોડક્યા પડે કે જ્યાં ફી ના હોય તો ફી હોય તો અહિયાં આગળ ઓર્ગેનાઈઝરો ફી કાઢી દીધે થાય ઓર્ગેનાઇઝર પછી ફી રાખો છો પૈસા નો વ્યવહાર જ ના હોય અહી લક્ષ્મી નો વ્યવહાર હોય નહી કોઈને એક પૈસો દીવા માટે ફરવા માટે ઘી બોલો કાયદો ના હોય વ્યવહાર ના હોય એ પૈસા જરૂર નથી આ મોક્ષ માર્ગ શું છે અને હોય તો વાપરવાની એને છૂટ છે સમજ ના હોય તો એને જરૂર નથી મેરેજ કેવી રીતે ચાલશે એ હું જાણો છું પડો છો કાયદો ના જોઈએ કાયદાની ચોપડી ના જોઈએ રકમ ના જોઈએ રકમ ની એકાઉન્ટ બુક ના જોઈએ એ બધી તોફાન માં નહી પડવા જોઈએ કે ઓફિસો જોઈએ મતભેદ પડે તોફાન નવા તોફાન થાય અને પાછું કોણ નાખે છે આ સામાજિક બેઠો છું કઈ કોઈ નાખે કાયદા કરે તો કાંકરિયા નાખે કાયદો નથી તમે સમજાય ને કાયદા થી આ કાયદા ના મા કંટ્રોલ આવ્યો કે તરતે મન સગે કે ખોન લઈ આવો આપડે ના હોય તો હાથી ના શકે એટલે મન ને સમજી ગયો કેસમ ઉઘરાણી પડે છે આ ઘીની વીની બધા આ બધી બોલી ની ઉઘરાણી કે છે હું તો ઉઘરાણી પતિ નહીં વાર થાય કેટલાક બોલી ગયા હતા બોલી ગયા હતા આપી દીશ તમે ગયા પણ આટુબી હવે કયું ધ્યાન કેવાય મને જો આગળ વિચાર આટું બધું ક્યાં બોલ્યા એ કયું ધ્યાન કે બોલતી બોલ પછી ધ્યાન ને પાછળ રાખીને પણ ધ્યાન ને સુક્ટર ભગવાન ના દીવા ઉપર લક્ષ્મી વાળા આપજો લક્ષ્મી બધા ખંડ લક્ષ્મી વાળા માણસો બધા આપજો કુલ સારી હોય લઈને હાઈ બધું છેલ્લે